This is is is is is is is what what what what what you you you are are. are. saying is watching. It's only a part of the mind which is don't watch no right. But what the The the mind mind mind, which That's watch, because no But it lighting up that that ability to seem as though witnessing, mm. throw throw away, the yeah. eyes throw away. eyes Dada પાર્ટ ઓફ મા હાજરીથી આ બધું ચાલે છે એ છે જાગૃતિ થી હું કોણ છું આ બધું શું છે મારે કરવાનું શું ને આત્મા શું છે આત્માની વાત ધરાય જોઈએ આત્મા શું છે કહીએ ને જવાબ તો આપેર જાગૃતિ દરેક માણસનેસ હોય દરેક માણસનેસ હોય ડોક્ટર જાગૃતિ ખરાબ કરવો ઓછા થાય પણ આત્મા ગણો છે નબળી જાય જોઈએ આ દેશ હિન્દુસ્તાન ના સાધુઓ નથી પામ્યા શું કારણ છે કે એમને કોઈ જગ્યાએ નમસ્કાર કરવાનું થાય ને એનાથી ઊંચો આવે તો ના થાય શક્તિ કરો નમસ્કાર ના થાય નબળે વીકનેસ પણ સારું છે અમને બિચારી ને ગાડું ચાલ્યા કરે પણ એમાં કઈ દાડો કરે નહીં એટલે આત્મજ્ઞાન તમે શું જાણો કે પૂછ્યું There is some anger at the time, anger at the time. of thinking about it. Without thought, I am. And what's there? With thought, I am. Thought there, thought there, I understand. When I know me, right. when with. I know me, the nature That's of right. me, with me, without God. Right. But, but what he's saying lobby, is... Right. watching say that whether it's peace or not we have admitted because we know we know that some more conversations what you say and what what what is what the difference here is that with dadai tukma em keva mage che ki hu pote je andar chetan jo te hu janu chu ke aa che ena vicharo par krodh માન માયા લોભ એ બધાના વિચારો આવે તો ભી અંદર હું છું અને ના આવે તો ભી અંદર હું છું છું પણ તો શું છો તે તે શું છે તારે ઘણું શું છે હા વોટ હી સેડ હી ઇઝ આસ્કિંગ યુ ક્વેશ્ચન ના યુ સે ધેટ વિથ પાર્ટ યુ આર વિથઆઉટ પાર્ટ યુ આર રાઈટ વિથ એંગર યુ આર વિથઆઉટ એંગર યુ આર બેટ He's there. He's there. Right? He's there. He's uh, there. He's there. He's there. With greed, without greed. With the parts of greed, without the parts of greed, you are there. Right? He says that is true. Now he wants you to describe what that is that you are there, what are the attributes. What's there? Give part. him the yeah. attributes of what's there. What are all the different attributes of, of what's there? The act, the nature, the nature of what is there is, when taken away, what is not there, what comes and goes, one by one taken away, what comes and goes, what is there, is simple, and, just and, and yes is here, and yes is here. દાખલા તરીકે આપડે પણ આ દુનિયા ના પથ્થરો પણ ડો નથી કે બધા માં ગુણ હોય ગુણ વગર તો કોઈ વસ્તુ ના હોય કે કયા સંજોગો કોને ભેગા કર્યા Well, continuing on that thing, you said that the, uh, the maid has to be there, and then Diomani. That's a good quality, isn't it? Eh, ath kudratna kaida hai, badu bheghu karim. Hmm. So, paribha, apala seo guno. Apala guno seo karim. Apala guno saane maare, apane saane maate safarte hai?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 એમાં કે મારું કર્મ એમાં લાગતું નથી આમ શી દે આ લોકો એવા રસ્તા પર મૂકી દીધા છે કે ક્યારે એનો દોષ છે આત્મા થયા નથી થઈ ગયા શું માને તો આ કોણ કે આ Do atma so to a kon. You say that uh, uh you're not jiwa, right? Just a men. Okay. Then what this com a voice that the, this historical yeah. prison, Ooh. the body and the bundle of thought and memory, that's it. That's it. The one who had a birth date, the body grows old and has a name e? and, and a date. દેખાય છે <laughs> <laughs> <laughs> <laughs> લેવા દે આર ને પુરા સહેલી જોડે કે એ એ તમે તમે પ્રશ્ન પૂછ્યા છે હા તો હે હી વોન્ટ આસ્ક્ ઇમ અ ક્વેશ્ચન કે નો તોરી એ આઈ વી ડોન્ટ વોન્ટ મેની ઓફ ઓલ આઈ સી ધે ર ગો હે એ યુ કુડ Talk લાઈક યુ આર ટોક અબાઉટ અ i'd like to hear him talk about the role of the teacher if he would uh for that he feels that uh for uh se thai thai do na thi amana merat utte nakavi karan ga re digajudra patu marji atmaat karana ane samajhu chhe ke ye prarabd chhe અને જે મરજીયાત છે એ બે માં આપણા હાથમાં શું છે I I'd like to see us I'd like to hear, okay. so we'll talk about the scope no. of freedom but as they pariyat se gaye it says the prarabdha is compulsory something there is mandatory compulsory na gam to far jata se na gam to far jata se whether you like it most of the time it is not being liked but whether you like it na gam to far jata it is compulsory There's something that over which you have no choice, that is what it's called. Something you cannot change it, something you cannot control it, something you cannot overturn it. You have totally zero percent control over it. That is parat. Anandpilu? Free will? Narjyatva? Free, free will? What is within your hundred percent control? No. Narjyatva? You can't do. You can't do it. You can't do it. It's a template where it is your self. Freewheel is. Freewheel. Free yeah, Unless you, you realize your soul, you okay. understand your soul. And so what he said is that the freewheel is within your 100% control, provided first you have totally known and experienced what your real self is. Once you know that and experience that, from that minute on, ને એટલે જાદીનિયે રહમાન આના છે જે તમે જુઓ છો તબ તબરાવો તેર બિર બિર જ આવે છે જે તમે જુઓ છો જે તમે જુઓ છો એ એ એ ફરજિયાત છે કે એનું ફરજિયાત નથી વોટ વોટ વોટ યુ વોટ યુ ઓબ્ઝર્વ એન્ડ સી હેપનિંગ્સ બી ઓરાઉન્ડ યુ વોટએવર ઓલ ધેટ ઇઝ કમ્પોસરી ધેટ ઇ ઓલ ઇઝ વિથિન ધ પરમબલ સી ઓ જે તમે જોઈ રહ્યા છો એત છે એક જ જા વાત બધે હા બરોબર બરોબર એક જ છે તો ડન ઇન યુ એઝ યોર રિલેટિવ ઇઝ સેપરેટેડ ફ્રોમ ધટ રિયલ સ્ટેફ let's call it atma shiva shiva, shiva. Let's call the shiva once the jiva is separated from the shiva once the line is set then whatever that comes within the realm of shiva that is free it is in your control atyatu asa bhai reto take hai sarjya take question tu ayi te bagya the answer that it is giving you, when you came down here, from all the way from there and sat here, all this is within the real mark compulsory, you have no control on it. Awe dadai, marjyat na pilo apde rate memana vyanu dakhlo apu yane, khyala ve, ke patshi apaye. પોતાના મન ને બધું સંપૂર્ણ જોયા કરે બુદ્ધિ ને જોયા કરે અહંકાર ને જોયા કરે આ તો આ તો અહંકાર જુએ છે એટલે બુદ્ધિ જુએ છે ત્યારે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 this is the original tape record this is the original tape record not i am stating i am not the owner of this life body since since 27 years not the owner of this mind not the owner of peace only tape record original tape record original tape record i am not speaking soul can not speak प्यार सोल के नर्सिक इन प्यार सोल टिक चलो एक मिनट पण मरज्यात में आवी जाऊ तो बहुत थी जो एक मरज्यात तो दिस डिफिकल्ट टू अंडरस्टैंड बट व्हाट ही सेस दैट एवरीथिंग दैट ही सेस एंड टॉक इन स्ट्रीट यू थिंक इफ यू वर दैट इज आई बेटर नॉट बेस वो तो ऐसा वे लोग माने बैठे हैं वो आपने नहीं किया हां तो आत्मा થઈ ગયેલા હોય આ તો અડધા અડધા લાખડું નાખ લાકડા વાળા પીછે તું આવે છે તું લેતા ના પીસા એના અર્ધ દગધો કયા શું કયું હિન્દુસ્તાન બધું અર્ધ દગો થી ભરેલું છે વિકલ્પ જ ના કરે ને કોઈ આ તો બોલું અર્ધ દગ ના અમાઈ ગયા ના અમાઈ રહ્યા આવું બધું તો હિન્દુસ્તાન માં હાથ ને બોલું અને એના જે કઈ શાંતિ થાય આ બાજુ કલસા ના બાજુ લાકડું અડધ અર્ધ અડધું હળગેલું અડધું નહીં તમે શબ્દો હવે અડધ દે એટલે બધું જગત અર્ધ થી ભરેલું આપણા સારું કર્યું ને પછી કોઈ જગ્યાએ તો કોઈ કઈક જ્ઞાની મળી જાય કોઈ અવતાર માં તો ઠેકાણું પડી જાય ના કહે ને સરળ લોકો પગે નહી લાગવું એવી એ માણસ ક્યારે કામ માં લાગે નહી શું એના મન થી માર ની બેઠેલો કઈ કોઈ બજાર માં ચીકણી ના લે અના વિઘ્નસ નથી ને કાલે તો પણ જાણે દરારે ફટાફટ તૈયાર નતા પગેલા ગંતવાસી હા થી કરી કે નથી આપણે તો આ બાર કામ જ ના લાગે કસ થાય કમ હમ હમ સદગાબ હવે શાત્રમાં અહમકાડવાં તો બોલી લાગી ગયા અને આ બરા બાર આમ એટલો મોટો હોય છે એક છે વિશ્વાસમાં નથી વેદના ભાગ બધા સમજે ત્યારે તાર ઇઝા ને વેદના ઉપર નીર કેટ પણ आत्मा की बात हो आप निर्गुण कई भयंकर गुण निर्गुण आत्मा भयंकर गुण अनुणाम समझात नहीं थे आप આત્મા પ્રકૃતિના ગુણ થી નિર્ગુણ છે કેવું છે તો ભગવાન છે તો પણ આ લોકો નિર્ગુણ કઈ બધું મારી બાફી ના થાય ત્રણ ગુણ જે છે ને પ્રકૃતિ ના ત્રણ એક છે પણ કયા ગુણ છે એ નથી જાણતા નથી એટલે ગુણ નથી એમ એવું માને એ લોકો આ ભાગ આવ્યો આ હોટેલ આવીલેન્ડ નો ડુંગર આવ્યો હતો આપડે માની લેવાનું કે આપડે ત્યાં આજે પછી ગયો કઈ ઊંધો કેવાય આવા બધા ચેન દેખાય ખાવા અક્ષરય ના પામે આપણે એમને પૂછ્યું કે તમે પેલી જાગૃતિ કે અવેરનેસ કે ચેતન ની ડેફિનેશન આ પોતે શું છે તો એમણે તેના જવાબ એવું સમજાવ્યું કે પેરું એમ કે જે પૂર્ણત્વ છે પૂર્ણત્વ માંથી જે કઈ કાઢી છું. એવું છે ને કદી માર્ગ માં શબ્દ એ હોય તો આપડે અક્રમમાં થતા રેલી થી પણ બે વખતે આ બધું એકાંતિક બધું શું કહ્યું એકાંતિક વન સાઈડ બધી બધી માનસિક હા અવેરનેસ તો શું કહેવા માંગે છે કે તમે શું કરી રહ્યા છો એનું ભાન રાખવો શું કહ્યું કરો છો એ ના થવું જોઈએ તમે શું કરી રહ્યા છો આજ માખણ ખૂબ ખાધું એનું ભાન રહેવું જોઈએ તમને શું કહ્યું એ માનસિક જાગૃતિ શું કે એટલું સમજે આપણા સાધુ અત્યારે અવેરનેસ ની બાજુ ને હવે જાગૃતિ જ નથી જાગૃતિ જાગૃતિ છે મને અમારે કઈ પાંચ અંશ કે હું કઉ ના ક્રી હંડ્રેડ સિક્સટી એક અંશ તમારો અંશ રેગ્યુલર સ્ટેજ માં જડ્યો નથી તો આપડે જોઈએ લાઈન માં છે પણ એન્ડ આયા અમે પહોંચી ગયા ઠેઠ કેવું અને પછી બીજી હોટેલ દેખાડ આપણને એટલે રામતા નથી પહોંચ્યા ક્યાં ઉદો ફમેરિકન ભાવ છે ને તે બધો માઇલ હોય કેવું હોય દર્શન કરે વિધિ કરે પછી આવે ખરા પેલા પૂરા પોલીસ પડે એ તો અંદર ખોને જોડે પણ બોલતી વખતે પૂરા બોલે એ ગઈ જેમ છે ને અક્ષર પામે હા સારામાં સારું આ તો વિજ્ઞાન જ નહિ જે વિજ્ઞાન નીકળ્યું છે એમને મૂકેલું છે પણ એમને કોઈ પણ પામે પામે શું કયું શિવ પામે શબ્દો કામ કરે ને આમ તો શ્રીમદ રાજપુત્રે પુસ્તકો વસ્તુ હોય સારી શબ્દ વાંચાય બંધ ના થાય કોઈ આર્થ ધ્યાન દ્રૌણ બંધ ના થાય આપડે જરા ચીડકાયે અને ખરાબ વિચાર આપડે માટે ના આવ્યું બને અને રાજેન્દ્ર ભક્તો કહે ને થોડું ના ભાગ્યું જો એવું માણીશ ને તો તારો સાચો બને કશું નહી એનાથી તને આવતો ભવ ઉપાધિ નહી થાય સારા રસ્તે ખર્ચો સારા રસ્તે ખર્ચ વધી થાય અહંકાર વધે હું જાણું છું અહીંયા અહંકાર એમના પાંચ ભક્તો બોલાવો તો અહીંયા દે પગે ના લાગે બધું બે કરે વાતો કરે મરી જાય તો પગે ના લાગે કાંઈ હું જાણું છું ચાલે હું તો કઉકે પામે ના ફેંકી દે પોતાની હમજે જ્ની ચોથ ને ખબર કાઢવા ગયા છે બાર નો ચોથ પૂછે ને ત્યાં કે સ્પોસ થાય એ ખબર નથી જ્ઞાની ચોથ કાઢવા ગયા એટલે આકરું બાળક બોલાય નઈ ખોટું દેખાય એટલે ના બોલવું તારે કહું ત્યારે પામી જાય બિચાર પામી ગયા અમુક અમુક તો આજે કે દાદા અસર વિતરા છે વિજ્ઞાન છે તમારે માનવું માન છે અમે માન્યા નહીં આ જશે પુસ્તકો શું લખે એના ઉપર પુસ્તક એવું લખો ઊંધું લખવા વાળા હોય ને સામે લખી દે ના તમે કહો છો આપડા પોતાનો અનુભવ થઈ ગયો ને એક જણ માં કોર્ટમાં જયારે કામ કરવા જાય છે ને ત્યારે પેલા એ કેવા આવ્યા યુનિવર્સિટી માં આવ્યા માસ્ટર ના બરકત ના હોય જોડાત ના હોય તો શિષ્ય કેવું હોય આધ્યાત્મિક ભાગ માં તો કોઈ માસ્ટર એવો નથી મારી પાસે પૂછું કેવા કે મેં તમને ચોખ્ખું કીધેલું મારું કુ ધર્મ શ્રીમદ રાજચંદ્ર છે અમારો કુ ધર્મ શ્રીમદ રાજચંદ્ર છે એ રીતે મેં તમારી જોડે વાત કરી તો અમને કેમ નહીં નીકળી ગયું એક તમને મળ્યા પછી પાછો આવ્યા પછી જરીકે કઈ કોઈ જાતની અટકણ રહી જ નહીં પણ હું કહું નઈ તારે તાત થઇ જાય હોટલા આઘાત ખુબ લાઈટ હોય ત્રણ અંધારું તે મંગળદાસ વકીલ મંગ વકીલ તે લગભગ પોણસો વરના હશે તે પામે પામ્યા કેમ વર્લ્ડ માં આવી ચીજ ના હોય એ મારા ભાગના ખેડૂત મંગળદાસ મંગળદાસ એ ઉમરના તેને મણી શું કહ્યું કે આ જુદી જાતનું છે પણ આવે લોકો માં આબરું જતી રહે લોકો દોડી જાય તે આવડું જતી રે ને ત્યાં આબરું બોળા બેસે ને તે ટોળામાં આબરું હોય તો આબરું કઈ નાગી કરાયબરું હોય ના ભાઈ ટોળાના ટોળામાં હું તો લાખ માણસ માનતા હોય તો કઈ દઉં નાબુ શું કયું હાથી વસ્તુ આબરું હાર્યું આ સાધુઓ પણ કે રાત હાથી પણ અમે તો પછી બરકતો સોળીઓ કેવાય છે પાપ કરતા ના આવડે પાપ કરતા ના આવડે અને પૂન કરતા ના આવડે પાપ માંય છે ત્યાં પોલું પાપ કરે પોલું પાપ કરતો એના અને પુણ્ય હેમા બેન પૂછે છે કે પોલું પાપ અને પોલું પુણ્ય કેવી રીતે થાય હા તું કરી પુણ્ય હા આપડે આપડે કાકા ની છોકરી કોઈ ઉઠા હોય ને પેલાભ મારી સમજ પડી ને કઠાણ કઠણ પાપે કઠણ હોય પુણ્ય કઠણ હોય પુણ્ય કયું એક માણસ નું કલ્યાણ કરતા હોય ને તો બીજા એનું વહુ નું ના થાય ના થાય અનંતેવ ને જાણવા માં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું ખબર દેખાડ્યું છે પરમ વિરાય તો મને કબૂલ છે પર વિરાય તો લાભો છે નમસ્કાર કરવું કે છે લાબો હે નમસ્કાર કરતા કર્યા કરતા લાબા થઈને ભગે લાગે વિધિ વિધિ કરે પણ હું કઈ જાણતો નથી ભ્રમચારીજી ના આટલા વર્ષ તમે પોતે જોયેલો મને ભ્રમચારીજી શિષ્ય તરીકે નથી રહ્યો કે શું દાળો પણ જોવાનું શું એ કે શું જોવાણ્યું એ કક્ષાએ કે મને ચોપડી લખી હતી જોઈ છું આપણી મારી જોવાનું શું કર્યું ના પણ એ તો હું કઈ જાણતો નથી જોણું છું પણ શું જોવાનું છે તે ફરી પાછા ગયા તે ડે વિધી કરે દર્શન દર્શન કરે લાબા થઈ કરે હા આવું વિનય બઉ સુંદર લાવે પણ આમ જાય વિનય કયો કે સારો મામ છે બધું આપડે શબ્દ આવડે તેથી આ પાસ થાય કે પાસ કરનાર કોણ એની બહુ આગળ ચાલતું નહિ ના રખો એમને ડિગ્રી આવ ના રખો વગર જરા ચાલતું બધા અહી ના ચાલે બધું આ પોલમ પોલમ કદાચ જ્ઞાની પુરુષ ડિગ્રી જોઈએ છે જ્ઞાની પુરુષ ના ડિગ્રી જોઈએ છે હા વહુ આગળ ચરણ ડિગ્રી લાવું અને પગાર પગાર લાવવા પાછળ કેટલી પીએચડી આપડે તો એટલા બધા પીએચડી છે બી લખતો આવડ્યું એમાં આત્મા નું શું શું સમજો એ કઈ કરતા આવડી તેવું બનાવતા રે પીએચડી થઈને બેટ એટલે પછી શાંતિલાલ પછી ફરી આયા આમ સારો માણસ બઉ સારો માણસ કચાય નહિ તો ફરી ખોટું અહંકાર નહીં મને તમે આપી દો કે છે મેં ના આપ્યા સર ને હા સર શું કે છે કે જો તમારા ગળામાં પાણી થવાય તો પછી મારું એડવું નકામું છે તમારું મારું મિક્સર કર્યું તમારો ગળો ખાલી કરી આવો અને પછી હું રેડી તમે કઈક લેવા છો તમે કઈક લેવાયા છોકરા અડધો ભરેલો હું કેમ ન કરું કહ્યું ક્યાં એટલે તમારું વાત તમે ગળામાં શું ભરેલા છે ઘણા તમે ટાં જે તમારા દૂધપાક છે એ દૂધપાક તમે રસ્તામાં જમ્યા પેલા મરચું આખવાનું કશું વાંધો નહી મીઠું ના ખાય વાંધો નઈ આ મીઠું મરઠું નાખીને તારા મોડું જુઓ તારું કદાચ ટેસ્ટ આવ્યો તમને ક્યાં વાત તો હાચી જ નાખ્યા માટલી નાખ્યા ઘડો એ નાખ્યો નવો ઘડો પાણી નથી કયું તમે કઈ જાણતો નથી આ દાખલો નથી પાણી નથી કઈ દેવાનું એટલું પાણીમાં આપવું કેવું ઘડું કયું કઈ લેવા આવ્યો પાણી કે ભર્યું નથી નાખી રહ્યા તમે પાણી કે ભર્યું કે પાણીમાં લેવા આવ્યો પાણી આલો થયું ને એ તો કે છે જે લેવા આવ્યો છે તે હું તો શું તાર પછી મેં સર્જ કરી રેશમી ચાદર પાસે અને પછી હું ના આવે ને તો અહીંયા આવજો કડાપો જ પોતા રેશમી ચાદર પાછી કયું શું કહ્યું તો આમ હાથ ફરે ને તો ફૂળ નિરાફાવે એવું કઈ મોકલ્યા તે કશી હોય પછી એક આપડા મહાત્મા છે ને પેલા નાદના છે જગ્યા છે રૂમ હશે તે પછી અમને ભાડો ખર્ચે પોહાય ને બિચાર સીધો માણસ એટલે કઈ કમાણી હોય એટલે અમને પૂછ્યું કે મને કઈ રેવાની જગ્યા તાકી તું પાછળ પડી જ એ તો પછી તમે કયો જ આવશો ત્યાં કે દાદા ને તમ મામાનપુર તમે તો બહુ પ્રગતિ મળી કેટલા વર્ષે આવી પ્રગતિ નથી અમારી ક્યાં છે તમે કેટલા વર્ષે જ અમારી પ્રગતિ નથી તમારી બઉ પ્રગતિ થઈ હવે અમે આમ જગબારી કરી પાછા અહીંયા આવે તો સીધું બોલે એવું નઈ અહીંયા આતા આપણે હંસેભાઈ ને સીધું બોલે સગે લઈ લે કે કરે એટલે ગરીવાર કરવા જે આમાં છે ને કે આને વ્યાહ વડ સા ઓલ ભરા આમ ફરે તો આમ ફરે તાટવા કે એટલે કે કે એમ કે કે એને તો એમ કે બજાને પગે લગાવાનું બહુ સોફ્ટ છે હા એને કે કે ચરણમાં પકડ મારા શાંતિ ભાઈ શાંતિ ભી એમ કહે છે કે દાદા ને બધા ને પગે લગાડવાનો બહુ શોખ થાય છે એવું કેમ લાંબા થઈ નથી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 બાપજી છે ખુશ છે આ ત્રા પ્રકારના ભક્તો મારી ભટક્યા ભટક્યા કર્યા છે એમાં સાચો ભક્તો પદાર્થ નો નિર્ણય એટલે આત્મા શું છે એનો નિર્ણય આવ્યો નથી બધા શંકામાં કરતા થાય આ નિર્ણય શબ્દ બોલાવી નહીં નથી આ નિર્ણય વાળા તો કોણ એ લાઈન ગયા